पूर्व भाव नई अड़ाई पीछे मजबूत નિર્મ ત્યાવાના <minority�� SMILES> <misunder> <invoke> પછી એના મને દાદાજી પક્ષપાતી છે ગોળીબાર કરવા જાય તરવાર મારવા મોડે બેચવું પડી જાય મોડે કહી દીધું મને વાપર્યું છે મા માર્ગ નયક નાય નાલાયક નલાયક તું તારા મારી વિચારા હશે ના પણ સારા લાગે છે એના ફાધર કેવા છે મતે બધું જ કહી દે ચોખો માલ કોઈ પ્યવાર માલ દુનિયા નું કઈ એવું વાપરેલું ના હોય કે ગોરી મારવા નીકળશે ને કોઈક નહીં નીકળશે ખબર નઈ કયા ડાયમીટર જરામીટર છે કેટલી આવી પછી ડાયમીટર છે કારણ કે મનમાં નક્કી થયું મારા દાદાજી લઈ લે છે મારું નથી આવે તો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 પાછા ફરવા માં બીજા કયા લેવા પડે બીજું પછી જ થઈ પછી જે જે પ્રયોગ જોતા હોય તે બધા પ્રયોગ સાથે થઈ જાય એડજસ્ટમેન્ટ થયું હોય છે પોતે પોતાના દોષો દેખાય દેખાય ના દેખાય બધા દેખાય છે કોઈ કોઈ જાય નઈ જાણે ત્યારે પાછો ફરી જાય હવે કઈ રીતે ખબર પડે આપડે નાના પિતા ખબર પડે પણ એની બધા કે લેવું તો પછી પહેલા કે મૂર્તિ આડે ખલાસ કરવાનો લક્ષ્ય હોય ને તો એ કઈ રીતે પાછું તો ત્યાં શું કરવું જોઈએ નું તો ગઈ રહેતા નહી ભાઈ મને પૂછ્યું ગાકાનો જાગ રહે હું કહી દે કે આ કાર આડી આડી ચાંદન દેવા તમારું પ્રમાણ હતા પેલા આખો આડાઈ નો સમુદ્ર ઓળંગ્યો એક એક મને પોતાને ખબર પડે જોડે અવરું ફર્યું છે તમારી ફ્રી ટિકિટ છે માટે તમારે ત્યાં આગળ ત્યાં મેચ જોવા આવવાનું મારું કાલે તકલીફ જયારે થાય तकलीफ जो लाभ थे बहुत तकलीफ तो मकलीफ तकलीफ दवा तैयार नो फायदो મારો સહમત થયું ભગવાન આવે કે મેં જોયા શું ખોર કર નાની પૂર ને જોવા ભૂલ થાય છે બીજા ના થાય છે નાની પૂર ને ભૂલ થાય છે બીજા જ્ઞાન એટલે બધું રમસાવી ના થાય કોઈ જલ હું થાય નઈ આખા દિવસ પણ પરિસ્થિતિ બદલાયા ખબર કારણ કે પધલ થાય કે આમ કેમ આમ કે પધલ નું કઈ બહુ જાય શું તમારે શ્રણાય ભગવાન માટે એમને પોતા જો લખાઈ દીધા તો પેલા સારું કરી ઉઘરાણી દીધી સાઈન ત્રણ મહિનાણી કરે એ કોમ એ ફસા અટકી ગયું છે આપડે ભગવાન એવું કે વખતે કોઈ સંજોગ ન કર્યો કોઈ વખતે બને નહિ પણ બન્યું તો પછી આપડે સંજોગ કરી દીધા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 બઉ સર અને તમે રસ્તો ગુલાબ કરી દીધો હાલુ હાથના ખેલ નથી હાથ ના ખેલ નથી બધા સંજોગો બાજે એટલે મનમાં એમ માને શું તારું એ કરવું ના નહીં થાય પાંચ મજા નહીં આપી શકતો એવું પાંચ લાખ વાળું આપી શકે કારણ કે એવું એવું એવિડન્સ લઈને આવે તે આપી શકે એવું કઈ છે નહી બહુ સારો સારું માનું ગમી મને પૂછ્યો પેલા તેની વિશો તેનું પેલા લોકો આપી દે છે કે બધું બાકી રાખે છે અરે તું આ ઘી ના પૈસા ચાર ચાર વર્ષથી નથી કે શું કેમ કે તમારે ધોવાન આપવાનું કઈ કઈ જાત ઊભું જ ના થાય બોલ છે કે ચઢાઈ માં ચડે છે અને પછી એટલે ચઢાઈ નું રીવા છે મેં શું કહ્યું આપડા આખા સંઘમાં ચર્ચાઈ નો રિવાજ નહીં તમને ઠીક લાગે એટલે ઉછામણી ઉછામણી ઉછામણી એટલે આપતી ઘર મને દુખાય ટિકિટ ચડી ગયા અહંકાર મારો બોલી ઉઠે પણ પછી આપતી ઘર દુઃખ થાય જો આવું ના આપણા માર્ગ માં કોઈ દુઃખ થાય તો દુઃખ પેલા પૈસા આપો એટલે મૂકી છે ના આપી નવજાત પચીસ રૂપિયા હતા પાછા મૂક્યા અને ઉપરાંત બે પ્લોટ છે આખવા દે ને મેં પૈસા કરેલા પાર્ટી બઉ આપ્યા જ કરે છે એના પૈસા પાછા કાઢું એ બધું એ જ આપ્યા જ કરે છે તૈયારી હોય પણ ના લીધા મેં દસ રૂપિયા ગયા છે જોડી જ કહી ને મેં હું ક્યારે લઈશ કે મને ખાતરી થાય તારું મન ફરશે નહીં કાલે ફરી ગયું પછી પછી એના ફાદર ની એના ફાદર ની લાઈના ફાદર કે લઈ લો કે મને એમ ખાતરી થઈ કે બેન ખર્ચવાની નથી તો થઈ જાને શું કરે એને પૈસા ની જરૂર નથી માણસ ને તૈયારી કરવાનું કયું નથી પૈસા ઉગવા માટે આ રંગત નથી પૈસા થયું આપડે પૈસા ની જરૂર નિર્બેન નિર્બેન ની પ્લેન ની ટિકિટ મારી મારી પ્લેન ની ટિકિટ જો આગળ પ્લેન ની ટિકિટ ને પોતાની છે તમારી પૈસા ની જરૂર છે ક્યાં ને પહેલું પે આપી દે તો શું કરે ના કેવા દે આપડે તરસોડ ના મારે તરસોડ ના મારે બીજું ના કેવાય આપડે તરસોડ નું તરસોડ ના પૈસા ઉઘરા પૈસા ઉઘરાવાથી દુઃખ થાય તમને એમ કયું હોય આ બધા આપડે ત્રીસ હજાર રૂપિયા આવું માસ ની માસ ની મત્તી બગાડી રાખો છો ખરાબ હજાર ઉભા કરો છો આઠ હજાર ધર્મ કરવા જતા આઠ થાય છે ધર્મ કેમ કેવાય આ શું થઈ રહ્યું થાય બોલે તો કરો પછી રાજી પછી લોહી હોય તો આપી મારે પાછળ બે બાત મરી જાય તો ખરા એની તો વાગે લોહી લોહીમાં ચઢે ચડ્યા ના હોય થાય કે મારું લોહી કાઢ્યું અહંકાર છે ને અહંકાર ના હોવ જે ધર્મની વાત માં ચઢે ના ચડ્યા છે ઉછરામણી ને એ બધું ના હોવું ઉછરામણી થઈને સુર ના રહ્યા છે આખું જગત ગુરધર્મ માં છે તે દૂર ધર્મ નાખે છે કોઈ ધર્મ એવો નથી જેમાં ઉત્તરામણી હોય બુદ્ધિ આપ્યું છે નાખ્યું જોડું બધે મચી દે બચી દે હું જે આપે છે તે આપે આપડે બુદ્ધિ ક્વા નાખ્યું ને ના રાક્ષેપ પૈસા કેટલા મૂક્યા જોયા સેમ થી લાયા તમે લોકો રાક્ષેપ નાખી આપડું જોઈને તો માણસ બહુ ખુશ થઈ ગયો પટેલ હતો ને ત્યારબાદ તમે અમારા કેમ આટલા બધા ફ્રી થાય છે કે આવું આવું આવો સંગઠન તમે માગો આપવા ત્યાર ના હું તો માગું માર માગવાનું કારણ કે મારી ભાવના એ છે કે બધું કઈ અમને શું કરવું આવે લખીશ પણ આવો થાય ને જો દાદા નું દાદા કેવા પેપર વાર બધા મહાદેવ પતિ લખાયા પછી મને કઈ કોઈ કહ્યું તમ હું તો પાંચ નાખ્યા આપડે ભૂલાય કેમ કે પણ આ રીતે એમની સા બીજી કઈ ખોટી જગ્યા નહીં આપતા અહીં અમને લાગ્યું કે પૈસા આપવા માર્ગ નાની મારો આ વ્યવહાર છે મારી જ હતી કે મારા જેવું દુઃખ બધા પામ આ દુઃખ માંથી અને મોક્ષ માર્ગ સાડા અનંત અવતાર સુધી માર્ગ જડે નથી એ માર્ગ ધરેલ બીજા માર્ગો છે પણ એ માર્ગ બીજા કારણે બીજા માર્ગો બધા પોળા અને પદ્ધતર છે આ કેડી માર્ગ છે કેવો છે કેડી કઈ તે વાતચીત ના કરી હતી કે ભાગીદારે અગાશ માં ભાદર નું મકાન પસાર દરેક જે ગામવાળા હોય તે ગામવાળા પસંદ મકાન અને તેમાં પછી એ રૂપિયા નો ઉતારો કદાચ પછી અમે અમે લખાયા ત્યાં ભાગી રહ્યા મજા પાડવા પેલા આપી દો બીજા બધા દિવાળા પછી આપી આ ધર્મદામાં જો બુમડી દે પછી એટલે હું ના આપ મને જરા બોવ પડતી હતી બધા લોકો ભેગા ન હોય વ્યાજે લાવવા પડે આપડે વેલું અનુભવ કરે મિલકત માં બધી સાર માં હોય જંગલ માં હોય રોકડા નાખ્યા હોય તો આ ફર્ષ ખાલી વપરી જાય વીસ ટકા એના ભાગ પડી જ ભાગ લાગે છે આટલા રોકડા સોનું આટલી મિલકત પચીસ ટકા એક ગોઠવણી કરેલી પાક ધંધો હોય પણ પોતાની મૂડી પચીસ હાજર ની જ હોય બાકી ના બધા ઉધાર ને વ્યાજ બધું લેસ ચાલતું હોય ધંધો જવા થઈ ગયા છે કે રકમ વધારે છે મૂડી છ અને પૈસા છીએ છ અને બે સુદેવમાં રહેતા સનાતન સુર ઉત્પન્ન થાયદર દેવમાં રહ્યો કે સનાતન આ દર ની વાતો દેદા કરી કે આવું હોવું જોઈએ નથી રહેતો પણ આ પ્લાનિંગ તો હોવું જોઈએ ભાવના આપડી હોય દરિયા માં આવે પછી માથાકોર કરી નકામી ના જાય ભાવના કરી બધા સંજોગો ભેગા થયા બધા જ પડી રેતી ચકલીઓ ખાઈ ના જાય ચકલીઓ દરસ નો કયું ગમતો બાપુ આવી ગયા મારી વાત કરું તમારે બઉ સારું દેખાય છે એક માણસે કહ્યું કે આ હિન્દુસ્તાન ના લોકો બીજી હજાર માણસ આજ જોવા જાય છે એમાં તમારું શું મંતવ્ય કારણ કે એક મોટો માણસ માન હતો તેને એકને કહ્યું કે તમારી ટિકિટ ફ્રી છે અને તમે ખાસ જોવા આવો કે મોટા માણસ શું કહ્યું વીસ માણસો વીસ હજાર માણસ જેમ ખુલી બનાવતા હોય નથી આ વાત હું ખુલી કરું ખોટું નથી અત્યારે જવા સુના પક્ષમાં સૌથી પક્ષ માં હોય હું વિરોધી દઉ માર કાલો આ લોકો સુધી ના કપડા વિરોધી દેશ બહુ મારકા એટલે હું જમાના અનુરૂપ થઈ ગયેલો છું માર થઈને બાર થઈને બિલકુલ બિલકુલ અત્યારના ખોટું નથી એનું અને દૂરું સાચું નથી કેમ થાય એનું એક ગોળ ફરવા એક બધા હોય એટલે પાસે એક ફરવાડો જેવા કપડા બીજા કચ્છ માં જીપ ના ભાઈ તો એ માર્ક કરી શકે છે આ માર્કિંગ કરવાનું મારા જે વિરોધી આક્રમક થતા તે રૂપ વિરોધ થઈ ગયા તમે આક્રમ કેમ કાઢી કે મેં નથી કાઢ્યું છે સરદાય આપે છે મારે પગે હોય એ ટાઈમ હોય જ છીએ ટાઈમ નાનું થાય ને બધું હોય છે અને આ કાયમ ની વસ્તુ નથી કાયમ ની વસ્તુ કે એક નથી કેવી રજ ને ગમે ત્યા થશે વધારે ચિત્તા ટકુ ચિત્તા કરતા હું વધાર પણ આપણામાં કઈ નવીનતા લાગે છે શું નવીનતા મન હવે મમતા પૂરી મેં તો જેને બિલકુલ પેરે ગમતા નથી તેની આગ માં મમતા જ નથી અને એ મોટા મોટી વસ્તુ છે માઇનુ માં તમને શું છે માત્ર માઇનુ માય જે લોકો ગાડીમાં હારીક પર વિશ્વાસ પૈસા તો એકલા બે બધા જાતિવા સારા માણસ હિન્દુસ્તાન છે ને પણ એને એને પાણી નથી આવડું મગનો દાણો હોય એને જો જમીનમાં મૂકી દે તત્વ હોય બજો કેવા તાબા નો કોણ આપડે રોગ્યો હતો પોતાની શક્તિ વધે પેલા થોડું કરવું પડે છે પોતે પોતાનું હોય કોઈ ખાતો નથી આપે છે એના બચ્ચા નંદર ફળ આપે એટલે બધું આનામાં દાખલા કેવા લેવા જે વ્યાખ્યા મન પૂછી તો વાબા જેવો હોય સત્પુરુષ દ્વારકા છે એ સંત પુરુષ દ્વારકા માટે જન થિય ને એવા સંત પુરુષી અને જ્ઞાની પુરુષ જે દેહ ના માલિક અને આ તો દૂધ થઈ ગયા છે આ કોની જીએ આ ચાલ કઈ ગયા ના કરે આપડી અત્યારે પછી કઈ ગયું છે મુદત ફરી છે આપડે મુદત આપડા આપણું પ્રતિક છે આપણે આચાર્ય બધા આદર પડી રહ્યા છે આ બધા આચાર્ય એના પ્રયત્નો આવેલું સ્ટેશન દક્ષિણ માં જતા પણ પ્રયત્ન કેવા છે રંગ જરાય શક્ય હવે જે નો ભાગ છે અને બહાર મોકા માતા એટલે શું ઉત્તર ને દક્ષિણ માં શાસ્ત્ર માં કહ્યું દક્ષિણ માં જ આ મુણ માન્યતા આવી ભગવાન ને કેવું કહ્યું માતા ખુલ્લું છું શાસ્ત્ર માં જાડું આકાજે થાય ચાલે આપડે પૂછીએ કે મારી બધું ભૂલી ગયેલા હા તો ગૌતમ પૂછ્યું મેં તમને જૂઠી થઈ ભગવાન ને તો ભર્યા આગળ જુદું કર્યું એનું બધું એ તો જુદું કેમ થાય તો થયું કેમ છે એમ થયું કેમ એ ખુલ્લું કહ્યું ખુલ્લું કયું આ બધા થઈ ગયા ભાવ કેવો તમે એનાથી મુક્ત મારી એવું નથી કયું અપવાદ કિવાયું માની નાખે પણ રૂપાય એક મહિના સુધી સિસ ને પચાસ કરો શું સામાયર ભગવાન ઉછળા એક મહિનો અત્યારે પછી મારી જાતે ના છોડાય શિકાર કરે ને મહિના નું શિકાર કરવાનું પણ એક શિકાર ના કરે કારણ કે ભગવાન નહીં ભગવાન એમની વાત નથી આપણે સ્વીકાર કરવી બહુ મોટી અને સ્વીકાર કરીએ આ બધું આ બધું છે એમના આચાર્ય પણા ને બધો મંદર આપી જોશે કેવું